પાંચ વાર દસ વાર તો બીજા પ્રારબાદ પૂછ્યું ત્યાર પછી ભગવાન કોણ એ બધું ક્યાં વચ્ચે આવે ભગવાન બરોબર છે પ્રારબ્ધાદ પુણ્યનું ફર અને પાપનું ફળ બે ભેગું થાય એનો પ્રારંભ કરાય પ્રારંભ એટલે ફળાપા સન્મુખ થયેલું આબો હોય ને રોકીએ ત્યારે બે વાર પછી ફળ આપો આપે એનો ટાઈમ થાય ને એટલે ફળાપા સન્મુખ થાય તારે મોર બેસે તો પછી આવડી આવડી કેવી થાય આપણે કઈ બિજાડ કે તું આબો મારો છું મારે કાલે દસ કડ કાઢવા દે એનો ટાઈમ માટે ત્યારે એનો ટાઈમ પાકે ત્યારે એટલે આ ફળ પ્રારભ એટલે ફળ આપવા સન્મુખ થયેલું અને પુસા એટલે બીજ આપણે ખેતરમાં ઘઉં વાઈએ એ પુષાર્થ કહેવાય અને ડોડા વાળીએ લઈએ એ પ્રારબ્ધ કહેવાય કહ્યું કે આ ડોડા લયા કરો છો એ આજે વકરા આવે બધી બોટલોનું એ ડૂડા લેણો છો અને પુને કરેલું છે પાપ હે બીજ નાખેલું છે હા ફરી બીજ નવા નાખો છો અત્યારે ચાર મહિને છ મહિના પછી ભગવાન ક્યાં આવ્યા વચ્ચે ભગવાન શું છે દરેક જી ની અંદર ભગવાન બેઠા છે જીવની અંદર જીવનો જે દેહ છે ખોખું છે તેને ભગવાન પોતે રહેલા છે અને તે પછા નિલેપ આપણાથી નિલેપ રીતે રહ્યા છે ફક્ત આપણને શું કે છે ત્યાં પ્રકાશ આપે છે એની પ્રકાશમાં જે તારે કરવું હોય એટલું જવાબદારી પર ચોરી કરવી તારી જવાબદારી પોલીસ વ્યવસ્થા જવાબદારી કોઈને મારવો હોય તો જવાબદારી એટલે તારું પુણ્યને પાના આધીન તાર ઉતાર્યા કરશે શું છે સારો પ્રકાશ એટલે ભગવાન એવો સારો એને સારો પ્રકાશ કેમ નથી આપતા ના એ જવાબદારી મારે તો મારા બાપદાર કરવો છે એમાં પ્રકાશ પણ જવાબદારી તારી આ કરવાનું છે જવાબદારી પછી તારી દ્વાર આપે છે તેની જવાબદારી દ્વાર નહી એટલે પેલા પુણ્ય બંધાય છે પાપ બંધાય છે જવાબદારી કે છે શું પણ પાપ ને જવાબદારી આપડી બંધાતી હોય ભગવાન હોય તો પછી એને એવી અજ્ઞા કામ નહી કરે તું પુણ્ય જ બાંધાયું કરેલો ચોર ચોરી કરવાની ભાવના કરતો હોય પુણ્ય કરવા પુણ્ય ભગવાન અંદર જો બેઠા હોય તો એટલું પુણ્ય કરવાનું જ કેમ નહિ એ તો સારું ખોટું હોતું નથી ચોર ચોરી કરે છે તે એને ખોટું નથી અને પેલો દવાન કરે છે તે એનું ખોટું નથી એ ખરું ખોટું આપડે સમાજના આધીન છે પછી તમે કહો એક બાજુ તમે કેવો પુણ્યુનપુ નથી દુનિયા ભરખું નથી ભગવાન ને ભગવાન ને ક્યાં સરખું છે બાકી ભગવાન બધા હરકા કરતા પાપ કરતા બધા હરકાળ આપણે હડવા આવે આપણે સમજવાનું આપડી જવાબદારી છે અત્યારે ભગવાન સા મુસલમાનોને છે તે ખોરાક હિન્દુ ખોરાક આપે ને તો એમને ગમે નહીં અને આપણને મુસ્લિમ ખોરાક આપે તો ગમે નહીં મારી એ તો સમાજના આધીન છે બધું બધું ને એટલે આ ભગવાન તો શું કહે કે તમને ગમે એ કરો કે છે જવાબદારી તમારી છે ખોટું કરશું હોય તેનું ખોટું આવશે સારું કરશું તો એનું સારું આવશે ઘરું ખોટું ભગવાને ત્યાં નથી કારણ કે આ તો એટલું બધું ઊંડું સાહેન્સ છે સમજવું હોય તો મારાઘાડું કહીએ ને તો લોકોના મનમાં ભૂજ પડી જાય અમુક જ માણસો સહન કરી શકે હવે આ પ્રારંભ પુરસાદ છું પુરસાદ કોને કહેવાય કોઈ બીજી જરૂર ના હોય એટલે એક માસ નું ગયા પદ્માસન વાર્યું હતું અને પછી ધ્યાન કરતા શું કરો છો ત્યારે હું ધ્યાન કરું છું કે મંત્રોનું બીજાએ ગયા તા એ હતા સીધા એ કરતા હતા ચોધાયું ગયા મેં કોઈ ધ્યાન નહીં કરતા હજી સર મને આવું કેવા એ શું કહેવા માગે છે એટલે બીજાની મદદ થી જે કામ કરવામાં આવે છે રિલેટીવ એ બધા જ પ્રાયબ છે શું કરું ધ્યાન કર ગમે છે આપણે આવી રી ચાલે છે પણ સાયન્ટિફિક હોવું જોઈએ સાયન્ટિફિક પગ ત્યાં કર્યું કે ત્યાં કર્યું અત્યારે કોઈ ડોક્ટર કહેશે હું આમ એને બતાવ્યા પ્રભુભાઈ અપમાન કરે એ પ્રભુભાઈ તમે આમ છે તેમ છો તે વખતે તમારે સમજવાનું કે પ્રભુભાઈ કરે છે અપમાન માટે કઈ પહેલો હિસાબ હશે હિસાબ ચૂકે છે આપડે શાંતિથી કે હારું હિસાબી શાંતિ રાખવી પડે ખીજવા શાંતિ તો ગાંડો માણસ બી રાખે તો પછી શાંતિ એટલે એની પરેશ ના થાય આપડે ના કરવું હોય એવું કાર્ય થઈ જાય છે માણસે ગુસ્સો નહીં કરવો છતાં થઈ જાય છે પ્રસંગ લાવવાનો તો ઈચ્છા ન હોય થઇ જાય છે એનો નામ પ્રારંભ પોતાની ઈચ્છા નહીં હોવા છતાં થઈ જાય છે એનો નામ જ્ઞાન છે જુદું છે બિલકુલ દેહ થી જુદું છે એટલે એવું પૂર્વ જ્ઞાન અને બધો બોર નીકળી જાય જવો છે એક્ઝેક્ટલી હોવું છે આ બીજા બદલાવ ના દે હોય એવું જવું હોય એવું નહીં કે માણસ સમર્પણ કરી દે એટલે સારા સારી વસ્તુ બધું ભૂલી જાય સમર્પણ એક જ વસ્તુ આ કે એટલે પૂરવા પછી અંધારું છે ઉજવાળું છે એવું નહીં મળે કે કોઈને સમર્પણ કરી દે એટલે સારું ખોટું નું ભાન ભૂલી જાય સમુ જોઈએ સમર્પણ થાય નઈ એટલું બધું જેની જોડે થયા હોય ને એ ભગવાન સ્વરૂપ હોવું જોઈએ નઈ તો કાલે હવે એ તીડતો હોય એટલે આપડે સમર્પણ ઉભી જાય પછી આપડે મનમાં શ્રદ્ધા ઉઠી જાય એવું સમજે મારે આ જોઈએ કેતા હોય સમર્પણ કોને કરાય કે જેને કોઈ ચીજ જગત લેવાની ઈચ્છા જ હોય કોઈ લે કઈ પણ લે નહી સોનું ના લે માન કીર્તિ ની ભાવના અપમાન કરીએ તો વાંધો નહીં બે ધોલો આવી નહીં એને સમર્પણ કરાય બીજા કોઈ સમર્પણ ના કરાય સમર્પણ કરીએ સમર્પણ કર્યું હોય તેનું શું તેનું શું થાય પછી કોઈ માણસે તમને સમર્પણ કર્યું કે બીજા સમર્પણ કર્યું અને પેલા તેમનો ઈગો વધ્યો સમર્પણ કર્યું તેની પાછી શું દશા થાય સમર્પણ ઉડી જાય નઈ એટલે સમર્પણ ઉડી જાય સમર્પણ તો કરી જાય કુદરતી ઇગોઇઝમ ના હોવ જે ઇગોઇઝમ હોય ત્યાં સુધી સમર્પણ થઈ શકે નહીં કારણ કે ઇગોઇઝમ વાળું ક્યારે શું કરે ક્યારે નહીં ધારો કે ઇકો મળે બધા સમર્પણ કરે પણ તેથી શું ફેર પડે એ ઇકોઇઝમ ના હોય અને સમર્પણ કરે પણ એનાથી શું ફરક પડે અમને શું લાભ થાય તમને કહેવાય કે કોઈને સમર્પણ શું કામ કરવું જોઈએ સમર્પણ કરવાનું ના કરવું જોઈએ પોતાની જો તૈયારી રહેતી હોય પોતાની કચ્છનું ના હોય પોતે સમુદ્ર રહી શકતો હોય કોઈને ડિફિકલ્ટી આવતી ના હોય પધલ થતા ના હોય તો પછી સમર્પણ કરવાની જરૂર શું છે આ તો પધલ થતા હોય સંસારમાં થોડી અડચણ આવતી હોય સમર્પણ કરવા શું થાય ઉપાધિ ના થાય આખું જગત દુખ્યું હોય કે કોઈ બાકી ના હોય હા તો બધું આખું જગત દુખ્યું કોઈ બાકી જ ના હોય શું ક્યાંય ખોરવા જો કરોડો હોય અભિપતિ હોય જમતો મટરો હોય થોડીઓ જો કે બધી સગળ હે પણ મે દુખાય હોયા છે નિયમિત હવે કાં કે જોરી અહંકાર છે તો અદુખ અહંકાર જાય તા દુખાય હા બોલ અહંકાર ઇઝ મેડનેસ શાસ્ત્રે એ પણ આમ નું આમ અનુભવ હા નિકી જરાય તીસી રોમડી મે તો આ તે બેઈ નથી તાય ત બોલ કોની પાસે દેસ છે કોમ્પલેન નહીં કરાયે કઈ નહીં છે કાંઈ છે કે માણસ કોઈ સમર્પણ કરી દે ત્યા લુઝ જીવતા પોતે એની જાત ને ગુમાવી દે એની મન શક્તિ એના ઇન્ડિપેન્ડન્ટ વિચારો બધું ના એવું સમર્પણ કરવું એવું સમર્પણ કરવું સમર્પણ કરવું ના દે એ તો બધું હે એ તો પુતળું થઇ ગયો પછી પુતળું ખાલી આ તો સ્વતંત્ર થાવતંત્ર તમારે સ્વતંત્ર થાવ તમારા દુઃખો અર્પણ કરો બીજું કશું નહિ આવે છે દુઃખ કદાચ આવ્યું બી હોય પણ ટકતું નથી એ કોઈ વસ્તુ ચકવ હોય જ આ દુનિયામાં સુખે ચકવ ના હોય અને દુઃખે ટકવ ના હોય ટકવ તો હોય જ નહીં ટકા તમારા હાથમાં એકલો સનાતન ખુબ થઈ ગયો કે ભાઈ દુઃખ જ નથી કરવું અનવાઈટેડ ગેસ્ટ છે તમે કેમ ને પારો કરલા હશે કે પુનિયા કરલું હશે આવવાનું હશે તો આવશે સમજ છે દાદા એ તો સંજોગ છે એને ખબર છે કે સંજોગ છે એટલે એને કઈ તમને સમર્પણ કરવાની એવી ભાવના નહીં મળે કે એમને જરૂરિયાત કઈ ઉભી થાય એ સિવાય એ સિવાય ની દુઃખો કોઈ કઈ જરૂરિયાત એને ઉભી થવી જોઈએ કે એ કઈ વસ્તુ એમનું કેવું એવું છે દાદા ના ના દુઃખો સુખો અજ્ઞાન સમર્પણ કરવાનું છે અજ્ઞાન તમારું છે આ છોડી નો ફાધર છું આ બધું અજ્ઞાન છે એતો છે ને સુધી નો નિયમ છે એક માણસ એક માણસ મને દેખાયા કે અમારે સસરા થાય પછી ટાઈમ દાળ પછી સસરા મને મળ્યા એકલા તમે ફલા પીને સસરા થો ને તક ના હું સસરો મારી છોડી હતી કાલે ડાયવર્સિ કેવી રીતે અત્યારે માય નહીટ આઈ આઈ એમ નોટ જુઠુ ભાઈ છે ને અને તમારા છોકરા નહિ ભીખુભાઈ ના છોકરા સમજ ને તમે કહો છો મારા છોકરા ભીખુભાઈ તમારું નામ છે હું ભીખુભાઈ આ બધું જ્ઞાન છે શું દાદા એ તો ગોળ ગોળ તમે કહ્યું કે ભીખુભાઈ કેવો કે પેલા ભાઈ ભીખુ એ તો વ્યવહાર માં વ્યવહાર માં ભીખોડ કેવાય ખરી રીતે શું માય ને આપડે શબ્દ શું કેમીસુભાઈ માય ને મિર ભીખુભાઈ એ શું કે છે મા હું ખુજ ને અંદર નો આત્મા શરીર ને ગણો લાડ ને ગણો કોઈ પણ આત્મા ને તમે કોણ છો મારું નામ દીખુભાઈ તો મારું કેનારા તમે કોણ આત્મા એને ખબર છે ના પણ એ જોયું એ જોવું જાણવું એનું નામ જ્ઞાન અને નથી જોયું નથી જાણ્યું કે રાખું તમારી વાત નથી ગમે તમને માણસ ને કઈક આશા હશે કઈક દુખો હશે એટલે માટે નઈ લોકો માણસો બધા બધા પડશે પક્ષી સમસ્યા આપની વાટે નહીં પણ જનરલી કે છે કે લોકો જે વધારે પડતી કરે છે આ ગમે તારી કરે તો આત્માણે બાકી દુખ નું માર્યું દુઃખ ખસેડવા સારું કરે છે ધર્મના ફોફા છે એ બધા દુઃખ ને ખસેડવા કરે છે બી ચાખ્યા પછી જાય નઈ એક દાડો જાય નઈ એક દાડો જાય નઈ નહિ તો આ તો મોટી આ તો એની ધંધા ફેંકવા આપડે સમર્પણ કહીએ સમજાવ સમર્પણ એટલે અજ્ઞાન આપ્યું દાદા હું છું આપણે નથી આ તમને હપી બસ તમને શું નથી કરી આપી શકતો બીજા ને હપાયજ ના આવે ને તો હપાય જયારે કઈ જોઈતું ના હોય કે જો એના હોય તો હપાય શું કરું જતો હોય સમર્પણ સમર્પણ વાત સમર્પણ નો અર્થ કરીએ છીએ સમર્પણ કર કોઈ માણસ કરે ખરા કોઈ માણસ ના હોય કરે સમર્પણ કરે સમર્પણ સમર્પણ તો દુખ્યા હોય તો કરવું જ પડે શહેર ના થાય તો શું કરે સચિદાનંદ સચ્ચિદાનંદા ભગવાન ગમ્યું તમને કેટલું માણસ હોય ચાલે એવું છે અને કરે તું બધા કરેલું વિજ્ઞાન હા પણ બાર ગોડ ઇટ ક્રિએટે જુદી હોય એક લૌકિક ની વાત હોય એક અલૌકિક ની વાત હોય લૌકિક માં ભગવાન ક્રિય છે અલૌકિક માં જેમ છે બે વર્ષ જુદી ના હજુ ઘૂસાય વિચારમાં માણસો ઘૂંસાય કે સારું ભગવાન ક્રિય છે આપડે શું થાય તો પછી એવું ન થાય કે આ ફઝલમાંથી નીકળી જવા માટે જે રસ્તો મળે તે નીકળી જવું એવું નહી કેવાય કે જેનાથી સંસાર ના જ પામે રસ્તો સુંદર છે દુઃખ નહી આપવું નથી આસપાસ એ જ જાણવા મઈ બેઠો બેઠા શું ગયા છે માઈ ગોઈ છે તે જે ફરી એટલું કામ થઈ ગયું સ્વતંત્ર થઈ ગયા રાખે આ ઘર નો કપડા પહેરું મારી કમા એ બેના કમાઈના પહેરે છે એટલે અહીંયા આગળ બીજું મારે કશું જરૂર નથી આ તો બધા સુખ પ્રાપ્ત થાય તમને એમ લાગે છે મેં તો બધા જોઈ રહ્યા હોય માસ ના તરફ એમ તરફ એ તો મારે અહીંયા અમેરિકા આવવું પડે છે બે ચાર કોન્ટ્રાક્ટ કર્યો હા અમેરિકા આવવાનું ભાડું ફક્ત છું બાકી બીજે કોઈ દાખલા ભેલી જ થાય નક્કી થઈ ગયું અને કાચું ના પડે એટલું કાચું પડે દેશ માં આવીને કોઈ અવતારમાં સરળ અવતાર નિરા સંભળાવી જ રહી છે અમે કે કે અમારા અમારી આજ્ઞા પર એક ચિંતા થાય કે બાયકો 2000000 દાળો મારી કે રેજેક્ટર રેજેક્ટર રેજેક્ટર પેલા જે પ્રસાદ આપી આજીર લે આ તો કીધું આમાં સરળનિધિ કોને કરી શકાય કે જે દેહ ના માલિક ના હોય સાયકલ ના હોય તેની શરણનીતિ થાય બીજા બધું આમ દેહ ના માલિક ના હોય વાણી ના માલિક ના હોય કોઈ ચીજ ના માલિક જ ના હોય વાત ગમી હા તો મારતી નથી તમને સમજાયું <laughs> સાંભળે <coughs> છે <laughs> <coughs> <laughs> નથી એટલે પછી વ્યવહાર માં આવ્યું નથી તો ઘણો દિવસ થઈ જાય કોઈ મેદરતી પોતાને કરવા થાય નહીં એટલે કુદરતી થાય પોતે કરેલું હોયના હોય જે કઈ ક્રિયાઓ કરે બધાથી અંધારું થાય સમજવાથી મોક્ષ ક્રિયા થી બંધ પણ હરમિત ભૂસા ત્યાં થાય આવે ને આવે ને આ બધા સંસાર છે એના એમાંથી આ દારૂ ઉતરવો બહુ મુશ્કેલ દારૂ છે તો પોતે હાથમાં જ છે દારૂ ચડે હશે ને પછી શું કે બે કલાક ઉતરે ખાવા પીવાનું એટલે દારૂ થયા દેશ માં જન્મેક ને ઉતરે બાકી અહીને કોઈ ઉતરે સમજેલા પડે ખબર અને અમને જે બુદ્ધિ છે તે બાહ્ય બુદ્ધિ છે શું છે લરી ખાવા આપડા લોકોની બુદ્ધિ બે પચકાની બુદ્ધિ સીધી હોય પછી વાંકુ જ પોતાનું હિત જ કરે પોતાના બરાબર વિસ્તૃત બુદ્ધિ એટલે પોતે પોતાની મહેરજ સાથે એક દાળ હોય ને આ ડાળ નું દાળ તો આમ તો આમ કે આ બાજુ બેસીને એજી કાપે એ હિન્દુસ્તાન ના લોકો જરાય કોણ નહિ પોતાનું નુકસાન કરે અક્કલ તો કામ કેવાય શેર થાય કરે છે મુશ્કેલી વિના થાય મુશ્કેલી હોય કઈ જાય ચાલે એનું નામ અકલ કહેવાય આ તો કલ ના બનતા આપવા દે એમના લોકો અહીના લોકોને કેમ સિદ્ધિ બુદ્ધિ ને આપે ત્યાં કેમ વિપરીત બુદ્ધિ આ લોકો બધી એ બારની બધી જ છે એના ક્યાં કર્યું લઈ ખવ લઈ ખુ લઈ ખવું એમાં પોતાનું હિતા હિત સાથે ગુની કરો સ્વાર્થ સાથે બેન જોડે શ્વાસ બેડે શ્રાથ છોકરા જોડે શ્રાસ બધા જોડે શ્વાસ हो अपने जाए नी कम अपने मनुष्य मत स्वार्थी हो जाए कि मनुष्य मत स्वार्थी होार्थी शुभ स्वार्थ को પરા માટે પાપ વધે માર કરી ગયું પડે અને પછી પારકા નથી પણ એને જગતે જગત ના કલ્યાણ કરવાની ભાવના હોય તો બુદ્ધિ સાથે પોતાનું સુખદેવ કરવાની ઈચ્છા હોય થાય પોતાનો સુખને માટે તાપમાન પડ્યો ખરા એ બુદ્ધિ જ નાખે અને બુદ્ધિ જ નાખ્યા પોતે વાત તો આપડે એ બુદ્ધિ ના લાગવી તો આવ્યા કરે તો આવવાની આપડે ના લાગ્યું ના લાગે તો આવ્યા કરે ભાવ સિવાય કોઈ કંટ્રોલ ભાવે આ તમારે મારી પાસે જ્ઞાન લીધું ને એટલે ભાવે તમે પાંચ આજ્ઞા ના પડો ભાવ તમારા જાનવર શું જાનવર અથડાય નહીં અથડામણ ના થાય એનું ના બથડામણ ટાળે બુદ્ધિ બુદ્ધિ તો બુદ્ધિશાળી આવો છો બીજી જગ્યાએ તો જાણતો ને મસ્ત કર્યો કરતો નહી આવડે આમ છતા બુદ્ધિ વધી બુદ્ધિ લાગ્યા એવી બુદ્ધિ સારું આઈ જ કર અમેરિકામાં કઈ બુદ્ધિભાઈ દેખાય કેટલા અવતાર દૂધ પડે એ લોકો ભર્યો થાય છે પછી આપડે આમામ કરીએ જળ થઈ ગયું કેવાય કે ભગવાન ખુદ આયા હતા અને સ્વર્ગ જોયું સ્વર્ગ નહી સ્વર્ગ માં એવું દુઃખ નહી એવું પંજાબ જોયું મુંબઈ માં આ જઈ ક્યાં બુદ્ધિ પડતું ત્યારે દેખાડો તો પોતાનું વહિત કરે બધા બુદ્ધિ ના કોથડા પોતાનું વહીત કરે બીજા નું કરે બઉ જોડે બધે કોઈ ને જોઈ ના આવતું જ ના થાય તો બતાવે છે બુદ્ધિશાળી ના આકાદી થાય ફોવાની બુદ્ધિશાઈ ભૂલો તો આજુ હોય તો આજુ હોય તો कार कंट्रोल करेरा बेन पूछे आ कार कठर दुष्का कार तो આપણે આનંદ થાય જતા ની સાથે ના થાય જોતા મળતો આનંદ થાય કોણ જવું શું કરું ચાલુ દીધા દેખાય દેખાય તો પાછા ભરી જાય પંચમકાળ આવ્યો શા માટે એ તો આગવો જ જોઈએ હવે આ ધારા પછી જો રાત ના આવે તો દારો ફરી આવે જ નહી ધારા રાત્રે ના આવે તો દિવસ ફરી આવે ને એ આવવો જ જોઈએ જેટલા પ્રશ્નો પૂછાય બુદ્ધિ માં કે ચાલે પણ બુદ્ધિ એટલે અહંકાર કે શું કરે દીકરી બુદ્ધિ હોય બુદ્ધિ હોય એમાં મુશ્કેલી જવા જોઈએ ત્યાં મુશ્કેલી બઉ સારું હોય પણ મુશ્કેલી બુદ્ધિ નહીં કરે છે બુદ્ધિ કરી છે પણ સાચી બુદ્ધિ નથી દાદા ધીરુભાઈ પૂછે છે દુનિયામાં મોટા મોટું સુખ કહ્યું અને મોટા મોટું દુઃખ કહ્યું મોટા મોટું સુખ જે સુખ જાય નહીં એ જ ના મોટા મોટું અને મોટા મોટું દુઃખ કયું આપીએ એ જે સુખ જાય નહીં એ મોટા મોટું અમારું હત્યા એ જતું નથી અને તમારું નહીં જાય ધીમે ધીમે ધીમે દ્વારકાુ મા આપડે એને મારવા નથી થયું એની બુદ્ધિ અનાથ નો વિભાગ માં આવેલ માં તો બુદ્ધિ ની જરૂર તો પૂછે છે આવે વિભાગ વિભાગે છે અને એનો છે ને આપડે નિકાલ કરવાનો છે જો આપડે જુદું વલપારી ને જુદા રહ્યા જ પણ ધંધો પાડે છે બધા છે ને અને એ છતાં જો કદી કંટાળી ગયા હોય તો આપડે ગોઠા પડવાનું આપડેલા પોતરા હારો ને બરાબર વાતળો નથી માતાના પેટમાં આડા થઈને ડોક્ટર ભરગા છે મારે કાપી કાપી કાઢવા પડે માતા પેટમાં આડે બોલા આડીને જોવા પડશે અને આ લોકો આડે અહિયાં તો વધારે અહિયાં બી બહુ સિઝેરિયન કેવું છે તો એવા નહીં પણ આ આપડી બધી વાત માં સરળ ના થાય સરળ થાય મોટો નથી મોગ કેટલો નથી હા સરળ ત્યાં મોટું છે સરળ અમે સર એક સાથે આવે છે વખતે ચાર બાળકો પાંચ બાળકો ગોળિયાઓમેન્ટ ચાલુ છે પણ આડા નથી આપડે જે નથી આપડે તો ધર્મ આડો થઈ ને એવો દાખલા પણ કે છે ને ઘણા આડા આવે છે અમને